માનીયે છે આપડે મોક્ષ ને માટે છે આપણું અતિ જે મોહ એની કામ થયું મોક્ષ ને માટે છે પણ દાદા એ રીતે વધારે છુટકારો થઈ જાય ને ભવ્ય તો ભલવું જાય ને પણ એમ એવા જયારે એની મારે કુદકો મારી કેમ બોલ્યા દસ ને મનમાં ગુજરાત આપડે આપી દેવાયા કોઈ મા ના હોય આપડા હોય ના આપે મહાત્મા કદાચ હવે મને સમજાતું નથી અમુક બાબતો આપની અમુક બાબતો એટલે એમાં શું છે કે આ જાહેરાત બાબત નું આપ જે કરો તે બરાબર જ હોય બધું હંડ્રેડ મારું નામ બોલો રાખે કે અંદર કઈક ચુખો આનંદ થતો હોય અને એવો અહંકાર એવું છે થોડો આનંદ આપીને જતો રહેશે આનંદ આપીને જતો બીજું શું કે બધાને સારું લાગે હા એમને ત્યાં કયા છે લાખ વાત કરું ત્યારે બધા દોડાયોડાય જાહેરાત કરવી સારું નહી ને આટલા આપ્યા અમે આટલા આપ્યા અમે કોમ કાશભાઈ જાહેરાત કરવી ને આનંદ થાય એવું થાય મારે શું આનંદ થવાનું જરૂર નથી મને એમ થાય કે કામ કરવાનું છે એમાં બધા સારો દિશો છે આનંદ નથી અને આને હું તો દીકરાજ નથી કડ એમાં ધંધામાં જ એવું હતું ત્યારે કઈ દે આ તું આમ છે પ્રેમ છે આપડી દ જવા આપે ને બાકી લોકો કરે બઉ વિચાર કરવા જાય સર કરનારા માર્યા જાય કારણ વચ્ચે વટલા હોય તો ધંધા ભાવ વધતા ચાલે ગણાકી વધે પણ તો ભી આમાં તો લાખો માણસો જીવન તો કાળે ભાઈ બધા જયારે મૂડી હોય ને ભાવ બે કાપી રાખો કાપી રાખો રૂપિયા આપી દો આપી દો એટલે પેલો ભરી ભાવ ચાલે છે ચકલા મારવા તો છે મોટા માણસ મોટા માણસ વાલી છે દરેક ધંધા વિચારી નાખેલું બરો પાછા કોને મારવાનો ઉતાવળ કરે ભાભ આઈ ગયા પૈસા ભરી જાવી દો ને ઝેટપે એમ મારે પેલો કે પણ છો પેલા રાજવાના પૈસા ના હોય દાદા હે પેલો ભા બે જાય ભરવાના પૈસા ના હોય પાછા મારા સાથે ચાર પાંચ વર્ષ લાખ ધરા બે જાત ના હોય છે લેવે લેવે લેવે નારાખો તાપતા લેવે રાખો જાસ ફીચર્સ પર આવે ઉદાહરણ હોય તો હા તમે આનું એક ફોટો દેલા હા ના ના ગતો બેંગલો કનેક્શન હતો લો ઇકોનોમિક ચરી ડેડલા ડિસ્લે ડોલેર ટીટીઓ લેવે સ્કેલ તો તો બેગે સંnabla કોટ નથી આવતી એ જો હવે અરે રોજરજી દેવત ગઈ તો આ તો एकदम કાણ બોલ આઘુ બોલ ગઈ નહી મેનીપ્યુલેશન હોય હા અરે બધે રમત છે ને રોજરજી જ બાવધી કરી ગટી ગયા હા તો કાણ એકદમ ફેર પડી ગઈ પડી ગઈ કે અમે બધા મતલબ કે આ વે વે કારા તો વે ભાઈ તો ટાજે લેવરેજ લેવરેજ વાળા ના હા બધી રમત છે આપણું ગામ નઈ આવી આપડી મગજ બાજુ હું ચીજ ચાલુ લાગના ચેર લીધા હોય શું કરે દર મહિને એક બે સેટ પાછી બેસી ગઈ ભાઈ ધંધો ખુબ લાભ થઈ કમર પૈસા લઈ પડવાના પતાવી દે ચારો નઈ મગ ચોરી પછી ઉભો કરે પાછું ધીરે ફરી બકરા જોઈ ને ભાગીદારે કહ્યું દર મહિના આપડે ખબર આવી જાય કે બંધ કે દોર છે આપડે એવું કરાય નઈ અને લોકો આ કરી જાય ખબર આપે ને ભાઈ કે આવું થઈ ગયું એટલે પાર્ટી ભેગી કરી ઉભી કરી સારું થયું ઉભી કરી જ જોઈએ અને આપડે ઊભી કરતા પેલા જ રાત ઉડી જાય દુનિયા એક ધંધો ખોટો છે મારે કહેવાય મને મારા વિચાર થી મારી દ્રષ્ટિ ભાઈ ભાઈ ઇન્ડિયામાં એક ભાઈ છે મોટા ભાઈ તો આ લવિંગ નો અને લવિંગ ને ઈલાયકી નો ફાર્મ છે તો એ માલ આવે સારો ભાવ આવે ત્યારે જ ભાઈ કે એ ખોડું કેવાય ખોડી સારું ભાઈ ભાવ ઓછે વેપારી કેવાયે રાજ આવું ના આવડ્યા અમે કંટાળો કરેલો ના ગોટલ નાગા ગયા બધા બધાના પ્રશ્ન થી ઓળખવી પડે ત્રાસ લે મજૂરો નો ત્રાસ લે ત્રાસ એ બધા ન્યાયી હોય મારે તો પોતાનું સારું નહીં ધંધો કરવો પડે પ્રકૃતિ અનુભવ બઉ થયેલા સારા તમે એ વ્યવહારિક માં દાખલા આવ્યો અનુભવ બાર ગો આવે બીજા ચાર આવો આવો Dada thinks? Dada thinks too much before he speaks. Dada thinks too much before he thinks, speaks. He writes about it, okay? Why are you boys? I'm going to have a great deal. We've only got a few boys. Dada, I don't want to go to the family. I don't think it's going to be a good deal. I don't know. તમારી તો છે દાદા એ વાણી જે નીકળે તે ઉદય કરમ ને આધીન જ હોય ને એ પેલા જેક થઈ ગયેલી હોય એ જ નીકળે ને داری جننی દરેક દરેક મટવાવાની પણ એ જ ને હા દરિકા આ કે ગાબી ચાર વાળી તે હતેરે નું કામ થી ના માલ દીવ જેને વાલે હા વી માય ફીઝિયા ના ને ત્રપતક દરજે કે સાલે વિદ્યા ખી નું દે તબ દેયા તો હા સારા થાય મારું અંદર જમા આવેલું છે ને આવડાવ दादा મારા અનુભવ પ્રમાણે પણ અમે બોલીએ અને બોલતા પહેલા જો જરાક વિચાર કરીએ કે શું કેવી રીતે ગોઠવીને બોલવું તો જે શબ્દો નીકળે તે વધારે સારા નીકળે વિચારું પડે ને આપણે પણ એવું કેવી રીતે કરાય दादा એ બહુ થોડા મારા ફોકટમાં આવતું બોલના બસ ને ના આપણે એકને બોલે કેમ પાપ ઉતિયા બોલે ગ્રા મારી માફ કર કે તો નહી કાટો તે ભેગા લો છે આપડે આવું બોલ્યા બીજા કોઈ માસ જોઈ શકે ખોટું બોલે છે ખબર પડે તો જ માફી મંગાય ઉદાહરણ તમે બરફ વાયુ અને પાણી ના કર્મ કેવી દાદા ભરતભાઈ પૂછે છે કે દાદા ભગવાને આપણા કર્મો નાશ પામ્યા કર્યા તેમાં વાયુ રૂપે બરફ રૂપે અને પાણી રૂપે એ જરા સમજાવો ને અચ્છા આપડે આપડે ગઈકાલે આપ Vaiં b dyeાів, betul, q attorney, that... The... The jest yopubarestrial... The most must people iteday. There's another concept, like you said Do you believe it? The itu? The ambitious year, a you become a man. From law, to the law? He was... World War だ. કરાવેલો છે દિવસ છે મૂર્તિ માં કરાવેલી ફોટા માં કરાવેલું દાદા ની દાદાની પિક્ચર છે અને ફરક પડે ફરક પડે કે ¿No? ¿No está? ¿No está? ¿No está? ¿No está?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 એટલે પોસિશન કઈ છે બધું કેટલી સગવડ છે તો આપ લાખ લે લે મતલબ મતલબ હા અમારું ફુલર બતાવી દેશે ઓલાની વાત કરી છે આ વાત ના બો વેરી ગુડ તમને નમનદાર આખી તો ઈચ્છા છે આ નથી બીજું કીધું હતું મારે દુઃખ ના થાય ના ના અરે તો અમને જ ચાલી ગઈ તમે કહો એ પ્રમાણે સિતી રૂપિયા રેગ્યુલર થઈ ગયો મારી ભાવના બહુ તમને જય સચિદારાભાઈ ભોગવે ની પુલ હું તો બધો ખુલાસો મળી ગયો અપમાન તો લાગે એટલા પરમાણુ હશે મનેશુભાઈ અશ્વુભાઈ એક વસ્તુ અશુભાઈ સાંભળ મારી એક રિક્વેસ્ટ મને કાલ ની જોઈ મીસ વસ્તુ બધા માં આવતી સારા સારું કામ આજે પેલું સેવા એટલે હું તમે તરફથી Okay, so we're going to have one cycle in the park. Hello, you're the best.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 અતમ લઈ ગો બેન બહુ મજા આવે ભાઈ અરે દાદા ને કીર્તિભાઈ કે તમને બધામાં યાદ કરે છે આ રોહિતભાઈ ના બેન છે રોહિતભાઈ છે ને રોહિત એમની બેન છે રોહિત અને આ એમને ભાભી છે તમે આવો વિધિકરણ એમને જ્યારે મનમાં બહુ પ્રોબ્લેમ છે દુખ બહુ છે એ તમારે જે વાત કરવી છે એમને હા પાછી કરશે થોડો વખત હા અને દુખ નથી ને વિધિકરણ હશે એમને હા વિધિકરણ વિધિકરણ આ બધું આવી ગયું આ શું ફરક ખાયો નથી કોઈ પાસેથી પરમાર્થ ખુલાસો પરમાર્થી લે અને છેલ્લા માં ખુલાસો બરાબર સમાજ એ સુરત એ દેખા એ નહીં સરમાર્થો પરમા દાદા બીજો પ્રશ્ન પૂછે છે જે અર્થ તમે કરો છો એ અર્થ ન હોવો જોઈએ પરમ અર્થ હોવો જોઈએ પરાર્થ ને તો એજ કે પરા પ્રાર્થના ઘર બરાબર નવું નવું માનવ હોય કે બધા પરા ગયા ચંદ્રલાલ શેઠ ગયા કે છે પદાર્થ માં નઈ પદાર્થ માં સારી પદાર્થ તો આપડે કહીએ લોકો ને સારું લાગવા માટે કયું ખોટી પડી છે કપૂર ના મળે ને ગાઈ દઈ કેવાયું તમને જે સમજી લેતા લાલી કડવું જેવું લાગે પણ નીકળી જાય અને હશે એટલે ખુબ સરસ રીતે નીકળી જાય લોકો દાદા બોલો છો તપાસ કરે બટન કઈક એવું પૂછી બટન વહી જાય વિજ્ઞાન છે એક ડાય બન કરતા તેથી ભેડે તી લાગી અત્યારે કરી પછી ના જન્મ માં ઉગવાની ની એવી દુરબદ્ધિ ક્યારે પાકી આવી દુર્બુદ્ધિ કેવી પાકી દોર છેલે હારી બોલે ગાય દોય ને કુતરા રાજકીય ને કાલે જમી રહ્યા ને પછી સત્સંગ કરતા હતા બધા સાથે તારા કેતા દાદા ને જે જ્ઞાન થયું છે એવું કરવું છે એવું કઈક કરો કે અમે તમારી સાથે ભાવના કરો ને ભાવના તો તો ના નઈ વે દે બરાબર સેરી દુ દે છે ગાય છે ને એક છે જ ના ડારા કપલે હા આ તેરા ના ના કે જોલવા ના કેવાય ના કેવાય લેવા બરાબર ઉંધી દેアン કે વાત ના કરેલી ભાવના ભરતભાઈ પૂછે છે કે તમે જે ફોટા ની વિધિ કરી આપો છો ને અને એવી જ રીતે જાય છે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરો દાદા તો એ બંને ફળ બંને સરખા જ આપી શકે બંને તો પૂછ્યું કેમ શું કારણે પૂછે બઉ આપે ફોટાની પ્રત્યક્ષ છે ને દાદા દાદા પ્રત્યક્ષ છે ને પેલા ફોટા વાળા જે છે એટલે અમે જે રીતે કરીએ તે પ્રત્યક્ષ હોય તો બઉ સ્વાબે એટલે કઈક ફળ આપશેતન પ્રતિષ્ઠા કરી છે કઈક ચેતન ફળ મળશે બીજો સવાલ એ છે કે જ્ઞાનવિધિ થી તમે આપી કરશે બરફ વાયુ અને પાણી રૂપે વાયુ રૂપે કયું વાળું કયું પાણી આપ કઈ બધા કલેક્ટર છે બધા કલેક્ટરો ફળ આપે એ ઉડી જાય બધા એટલે એટલા ભોગવ સવારે બોલી ને સવારે બોલી ને દુકાન ખોલે છે કેટલી વાર બોલે છે તમારું નામ બોલ્યા તો ફરી કેવાય ગયા રાત્રે છે જમીન બેસી ને વીસ મિનિટ પચીસ મિનિટ ત્રીસ મિનિટ ચાલીસ મિનિટ બોલે વધારે વધારે પચાસ મિનિટ બોલવાનું થઈ ભગવાન નું નામ લીધું હાજરી ચોવીસ કલાક દાદા ચોવીસ કલાક એ તો રે છે તમારું મુખાર બિંદુ ખસતું નથી કે ના કશું લેવું નથી અરે તો મારે કશું લેવું બાપુ કઈ હરિવાર ને પ્રાણીઓ જાહેવાની સાહેબીઓ એવું નઈ કેવા આપડું <laughs> ચાલ <laughs> તને ના પાસે આવ તમને સ્વપ્ન માં તમે એવું શું ભક્તિ કરી દાદા ને તમને સપના માં મને શું ખબર પડે એ બધું પાણી ને વરાલી જેમ જતું રહેશે જતું રહ્યું તમને મળ્યા એનાથી બધા કર્મચા ચાર્જ રૂપિયા એનું પરિભ્રમણ થયા કરે એને એક્સિડેન્ટલી આ જીવ અને જળ અને ચેતન ભેગા થાય તો અહંકાર ઉભો થઈ જાય બાજુ બાજુ માં આવવાથી એની એનું કોઈ બાજુ લાવતું નથી એને અલી પણ એને છોટતા પાડવા માટે ભેદ્રીગ્યાની જ જરૂર પડે એવું કે મેની મેળા ના છૂટા પડી જાય જે મેની મેળા ભેગા થયાતા હે એવું કે એમ ડૂબે ને સોઆતા ભેગા થયાતા નહીં ભેગા હતાતા આહા ભેગા ભેગા ભેગા થતા હતા પેલો છૂટા આયાતા એય હા હા દેને મનુભાઈ નો એક બીજો એ સવાલ હતો કે આજે તમે કહું ને કે ઘડો ફૂટી જાય એટલે બધા પ્રસરી જાય પ્રકાશ તો એમ એમ કહું કે પ્રસરી ગયેલો લોક પ્રમાણે ફેલાય અલોક માં ના જાય બરાબર પ્રકાશ થવા જતો નથી આત્મા લોક માં લાયર નહી